ભગવા ના અસીમ જય જય કાર હો ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જયકાર હો ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાન ના જય જયકાર હો ભગવા સિમ જય જયકાર દા ભગવાના સિમ જય જય કાર હો ભગવાય જયકાર દા ભગવાન ના સિમ જય જયકાર जय जयकार हो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 सिम जय जयकार हो राधा भगवान ना सिम जय जयकार हो राधा भगवान ना सिम जय जयकार हो राधा भगवान ना शिव जय जयकार हो राधा भगवान ना सिम जय जयकार हो राधा દા ભગવા ના સિમ જય જયકાર હો ભગવાન જય જયકાર દાદા ભગવા ના સિમ જય જયકાર હો દાદા ભગવાિ જય જયકાર હો ભગવાન જય જયકાર દાદા જયકાર હો ભગવા ભગવાિ જયકાર હો ભગવા ભગવાિ જયકાર હો ભગવા ભ ભગવા સિંહ જયકાર હો ભગવા દા ભગવાસિંજ જ કાર હો ભગવાન જ કારો દા ભગવાન સિંહ જ કાર ભગવાન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 સિંજ કારો દાદા ભગવાન સિંજ છે કારો ભગવાકારો દાદા ભગવાન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 ભગવાન સિંજા ભગવાન દાદા ભગવાન સિંજા ભગવાન દાદા ભગવાન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 દે દેકારો હોદા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 ભગવાના જય સચિદાનંદિદાનંદ જય સચિદાનંદ સચિદાનંદ જય સચિદાનંદિદાન આજે આપણી સમક્ષ શૈલેષાનંદજી ડૉક્ટર આમ તો આંખોના ડૉક્ટર છે પણ હવે દિવ્ય દક્ષુના ડૉક્ટર તરીકે બધે વિરી રહ્યા છે જ્યાં ત્યાં બધે જ તે હમણાં જ પરદેશ જઈને આવ્યા અને બધાનો અનુભવ તો શૈલેષાનંદજી પેલા હિતેનનો મારી સાથે આપણી સાથે મોકલ્યો પત્ર અમે વાંચીને ખુશ થઈ ગયા અમને એમ કે મહાત્માઓને આપણે આ નામની પૂજાની જરૂર નથી વ્યક્તિ પૂજાની જરૂર નથી પરંતુ ગુણ પૂજાની જરૂર છે ગુણ એટલે કયા સ્વગુણ સ્વગુણ શરીરમાં રહીને પણ આપણા સ્વગુણ એટલે એમને લાગ્યું કે સુધીરભાઈને આપશું એટલે સાહેબ આવશે તો એમને આપશું કહી જઈ લઈ જજો હા અને ધીરુભાઈ તમારું પેલું વ્યવહાર તો ઘણા વખતથી જોવાઈ ગયું છે વ્યવહારના અને બીજા કયું બે બંચાપ્યા હતા એક વ્યવહારનું હતું દાદા એ ત્યાં સુધી કહ્યું છે કે આ વિશ્વમાં સારા એ વિશ્વમાં દુખ જેવી વસ્તુ છે નહિ અને છતાંય વિશ્વ કેટલું દુખી છે જુઓ જ્યાં વસ્તુ નથી ત્યાં દુખી છે આ એક બહુ મોટી વાત કરી દાદાએ એને એ દુઃખને સમજાવવા માટે કેટલા કેટલા દ્રષ્ટાંતોને કેટલું સુંદર રીતે સમજાવ્યું છે એટલે દાદાના આપતા સૂત્રો એમાંથી એમને લાગ્યું કે આપણા મહાત્માઓને કારણ કે આપતા સૂત્રો પહેલાં પ્રસંગવાર સત્સંગમાં નીકળ્યા હોય બધાને જેમ આપણે લીધા હોય પણ સુંદર ગોઠવેલા છે કુદરતી જ બન્યું છે તેમાં એમના વ્યવહાર અંગેના બધા કાઢીના જૂના થોડા કાઢ્યા અને દુઃખ ઉપર આવું બધું ઘણું બધું નીકળી શકે છે ઘણું બધું ઋષિબેન સમજીયું આપની લુસીવેન છે સાઉથ ગુજરાતની અસિટી માં રાઈટ ઓલરેડી એલિસ્થાઈ ગઈ છે એમપીએસડી માં નહીં એલ તો થઈ ગયું ટેસ્ટ અને કાલે છે જો તો રાજે એટલી જ ભક્તિ રાખી એને બોલવાનું આપો ભાઈ બોલવાનું આપો નજીક આવો થોડો નજીક આવો હા એક ખાસ એ વિનંતી કરવાની હતી આજે મારે ઓ પ્રેમ લક્ષણા ભક્તિ જે છે ને હાજર એ પ્રેમ હોવો જોઈએ આપણી આગળ આપણે સિમંદર સ્વામી ભગવાન નો પ્રેમ કહીએ પરંતુ એ તો વિતરાગ પુરુષ છે શું કહ્યું એટલે વિતરાકતા થયા નીચેનો પછી એની એની આગળ પ્રેમ આવે છે આખું અને પ્રેમથી જ એ વિતરાક પુરુષ ઓળખાય નહીં તો નહીં ઓળખાઈ શકીએ આપણે વિતરાક પુરુષની વિતરાગતા અને શું છે એ આપણે સમજી શકીએ એ પ્રેમ આખું જીવન સ્વરૂપે મૂર્તિ હોય તો જીવંત મૂર્તિ એ વાત છે સમજાયું ને એ અર્થમાં લેવાનું છે પ્રેમ અને પ્રેમ લક્ષણા ભક્તિ પ્રેમ એક જ આખા સંસારમાં એ શબ્દ છે કે દ્વંદીત છે શું પણ આપણે શરીર છે ગાયું છે ને તે દાદા ભગવાનનો ખૂબ વિરલા નો અનુભવ જ ગાયો છે એમને આખો અને એમને એક વખતે આપણા મીનાબેનના પપ્પા રામ એને એક વાત કેલિફોર્નિયા અમેરિકામાં વાત કરેલી કે તમે દાદા સાધન સાથે રહીશું કે તમે જોડે જોડે અને આ એવો પુરુષ છે કે બ્રહ્માંડના નીચામાં નીચા ઊંચા ઊંચા પદ બધું આખું બધું જોઈ કરીને આવેલો છે હવે આ વાત આપણે આપણી ભાષામાં લઈશું તો નહીં સમજી શકીએ આપણી ભાષામાં લઈશું જ નહીં સમજી શકીએ કારણ કે આપણી ભાષા બધી શાસ્ત્રમાંથી ચાલી આવેલી એ ભાષાઓ છે આપણી પાસે એ કામ નહીં લાગે કામ નહીં લાગે ચાર ગતિ લાગે તમને પરંતુ આમાં આખું વૈજ્ઞાનિક શું મળે છે આપણને એ બહુ અજબૂત મળે છે આટલી છે આ પુરુષ આવ્યો છે સમજાયું અને મહાવીર ભગવાન મહાવીર જયંતિના દિવસે જ આપણા વડીલ મહાત્મા અરુણભાઈ શાહ કરીને છે જેમના કાકા હીરાભાઈ ઝવેરી હતા લઘુરાજ સ્વામીને બહુ મળેલા બહુ એમની જોડે પરિચય થયેલો અને અરુણભાઈ શાહના પણ લઘુરાજ સેવા પણ મળેલી બહુ મોટી ઉંમર થઈ તું તો એમાં એમને ત્યાં અમેરિકા ગયા ને જયારે મહાવીર ભગવાન જન્મ જ અને ઉપર એમને આરામ કરવાનું કહ્યું હતું આ એના બધા નીચે હતા અને પછી એ આરામ કરતા દાદા ઉતરે છે અને આ બે પુષ્પાબેન અરુણબેન નીચે ઊભા છે નીચે ઉભા કે છે કોણ તમારી સાથે આગળ સમય આવી રહ્યું છે તો કે દાદા દાદા ભગવાન ના સ્વયં મહાવીર આવી રહ્યા છે કે છે મહાવીર જન્મ કે છે આ સહજ વચનો છે બધા અનુભૂત વચનો છે બધા એટલે પ્રેમલક્ષણા ભક્તિ એ આપણને આપણો શુદ્ધ પ્રેમ શું છે એવું આપણે સમજ્યા છીએ માટે આપણામાં એ બીજ પડી ગયેલા આજે પાઘરી રહેલા છે બધા એને કોઈને દરેકની પ્રકારે એની જાગૃતિ પ્રકારે બધાને પાઘર્યા જ કરે છે સતત પાઘર્યા કરે છે એટલે કવિરાજને પછી એક દમી ગયું મગમગતા મગમગ મગમગતા બોલ્યા શું બે લાઇન તો બોલો મગમગતા બઉ મજાની લાઈન છે તે વિચારકો લેખકો અધ્યાત્મ વિચાર કરનારાઓ શાસ્ત્ર બધા જાણનારાઓ બધી રીતે સાહિત્યકારો ને બધાનું એમનું મહેતા સાહેબ થોડું આપણે ચાલે છે ને અભિયાન ત્યાં આગળ એનું પુસ્તક રૂપે પહેલું બહાર આવ્યું બધાનું દરેકનું એટલે એમને જે વાંચવામાં દાદાના પુસ્તકો આપવામાં આવે ને પરથી એમની અભિવ્યક્તિ એમને પોતે વ્યક્ત કરી છે કે દાદા ભગવાન શું છે એમનું અક્રમ વિજ્ઞાન આ બધી રીતે તો કવિરાજનો ફોન આવ્યો મને હમ છત્રીસ પદો છે અને અને ત્યાર પછી તો કવિરાજ ની ભાવના થઈ કે આ જે આશ્વા પુસ્તકનું હિડિંગ છે આ સ્વાદ અવલોકન એટલે જેમને દાદા મળ્યા નથી એવાને દાદાનું આ વાણી જોઈ સાંભળી અને કરીને એમને જે આસ્વાદ આવ્યો તો કે અવલોકન આપણા સુધીભાઈ સાહેબ તો હેડિંગ પણ એવા સુંદર આપે છે ગજબ હેડિંગ આપે છે શું તો એમાં કઈ થયું કે આસ્વાદ શબ્દો કે આપણા છત્રીસ પદોનું છે ને તો આ સંગપત્તિ સકલ સંતપત્તિનું સૂચન થાય તો આસ્વાદિની કરીને આવી રીતે એના માટે બહુ સારું કેવી વાત લાગે છે બૌ મજાની આવશે શું કોણ છે આપણે જોઈએ અવાજ એમનો ભાવ હતો શૈલેષા નદી શરૂ કરે એની પહેલા આજે શ્રાવણ મહિનો શરૂ થયો છે દાદાનું સ્વરૂપ હતું તો સંબંધી થોડું શિવ સ્વરૂપનું રિયલ ભાષાનું કઈક પણ દાદી ઓળખાણ આજના ધર્મ સંબંધી થોડા પછી શૈલેષા નદી નું સત્સંગ લઈ લે જરૂર પાંચ દસ મિનિટ દાદાજી એટલે આજે આપણે ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ માસ જે પવિત્ર માસ છે અને આગળનો ગઈકાલનો દિવસ દિવાસો કહેવાય છે દિવાસો દિવાસો એટલે હવે બધા આ વર્ષાઋતુના તોફાનો શમ્યા અને બધું શમન થયું અને દરિયો પણ શાંત પડ્યો આજથી શાંત પડવા લાગશે એટલે દરિયામાં જનારા લોકો માટે આ ખાસ પૂજાનો દિવસ છે દિવાસો દરિયા કિનારે જઈ શ્રીપરો ફોલે પૂજા કરે બધું બહુ કરે લોકો શું અહીંયા આખા વિશ્વમાં દરિયાનો બહુ પૂજા થાય છે બધે અને આજે શ્રાવણ માસ પહેલો દિવસ છે પહેલો દિવસ ત્યારે આપણે ઉત્તમ શ્રવણકુમાર તો આપણે સમજીએ છીએ શ્રવણકુમાર એનું આ બધું સંકલન કેટલું સુંદર હોય છે જોયું એની ભલે માતા પિતાની ભક્તિ પણ એ માતા પિતાની ભક્તિ દાદા કહે કે માતા પિતાને જે સુખ આપે એને જ્ઞાન બ્યાન ના હોતું એને તો સુખ મળી જ જાય ગમે તેવા દુખો આવે તો પણ એને અસર નહીં પણ સુખ મળી જશે એને આટલું બધું કહ્યું છે એમને તો અહીંયા આગળ શ્રવણ કુમાર અને આપણે મહાત્માઓએ આપણે મહાત્માઓએ બધાએ આપણે દાદાના શ્રવણ કુમારો શું કહ્યું આમ તો વ્યવહારથી બધી તમે બધી કુવારીઓ કહેવા શ્રવણ કુમારીઓ વ્યવહારથી નિશ્ચયથી નહીં નિશ્ચયથી તો શ્રવણ કરનારા એક શ્રવણ એટલે જેમને પોતાને પોતાની અંતર વાચા સાંભળતા બહુ સારી રીતે આવડી ગઈ હોય શું કહ્યું અંતરવાચા કોને કહેવાય કે અંદર ચાલે જ નહીં કોઈ દડો કે સતત ચાલ્યા કરે અંતરવાચા સાંભળતા શીખીએ પણ એ બાહ્ય વાંચા સાંભળ્યા વગર સરખી રીતે સાંભળ્યા વગર અંદર નહીં સાંભળી શકીએ આપણે આપણી જ ભાષા અને જ્યારે આપણે આપણી ભાષા સાંભળી સમજી શકીશું તો દાદાએ શું કહ્યું છે આપણે શું મળ્યા છે કેટલા એમના વચ્ચનો દિવ્ય વાણી સાંભળી બધું છે શું એટલે એમાં આપણે એનું શ્રવણ કરવાનું હતું એ શ્રવણ કરીએ એટલે જેટલું શ્રવણ થયું અને મન વચન કયા જરાક અને પૂતગલ ઠરે તારે મજા આવે ગુટ ગાઠાણી સાહેબ કે ના ઠરે તારે હા એટલે અમારે તળપદી પાછા પાછા હતપત કરે નહીં તમે એટલે આજનો દિવસ બહુ સુંદર છે અને વિશ્વના બધા ધર્મોમાં કોઈ પણ ધર્મ હોય વિશ્વનો અને ભારતમાં પણ આપણે આ સંપ્રદાયિક બધી દ્રષ્ટિઓના ધર્મો છે બધા ભારતમાં પણ એ ધર્મો ખોટા છે જ નહીં ને કોઈ દિવસ ખોટા હોય ના શકે એટલે દરેકમાં વાત તો એક જ સૂર નીકળે અંદર કારણ કે સદાય છે પોતે છે પણ છે જાણતો નથી ને મુશ્કેલી આ થઈ ગઈ છે હું છું એવું જાણતો જ નથી કોઈ મુશ્કેલી આ છે એટલે અસ્તિત્વનો પ્રકાર અને એનો જેને ખ્યાલ હોય તે આપણી ભારતીય સંસ્કૃતિમાં ખાસ હોય છે ભારતીય સંસ્કૃતિમાં એટલે તો અહીંયા આગળ પુનર્જન્મ આવ્યું ને બધું આ આવ્યું બધું ઘણું બધું એટલે આજના દિવસે શ્રાવણના મહિના દિવસે આપણે આ કીર્તન ભક્તિ અદ્ભુત કરીશું આપણે આપણા અંદરના શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાનની આપણી કીર્તન ભક્તિ આપણા ફાઇલથી થાય બધી સુંદર રીતે એમાં આ ઠરવા પણ બહુ સવિશેષ થાય છે સલામ સલામ બહુ સુંદર આ એક દાદાએ કહ્યું કે ગયા પછી આ કામ કરવાનું છે વિશેષ ભાવે મુખ્યપણે આ કામ કરવાનું છે અને મહેતા સાહેબને ત્યાંથી શરૂઆત થઈ ગઈ ખરું કે નહીં સાહેબ હમ દીપક ખરું ત્યાંથી ચાલું થયું આજે કેટલું જુઓ તો ખરા હવે આપણે આ ગોઠવવા કશું થશે નહીં જોજો કે આપણે ગોઠવીએ કીર્તન ભક્તિ હમ ખોટું નથી ભાવ થાય છે બધાને પ્રોત્સાહન મળ્યું જ્યાં થતી હોય કરતા હશે બધા કેનેડામાં બોલો થવા મળી ધીમે ધીમે એટલે આજનો દિવસ આ આપણે જ આપણા પરમાત્માને પરમાત્માની મૂકી ભાષા નિઃ શબ્દ ભાષાને સાંભળતા શીખીએ આપણે આ કીર્તન ભક્તિથી હમ જે બધા ધર્મોમાં આ એક જ વાત કરી છે કે માણસ જો માણસ છું તો તું માણસની ભાષામાં બોલજે શું કહ્યું હા માનવ ભાષાનો ઉપયોગ થાય જોજે તું અને માનવ ભાષાનો ઉપયોગ ત્યારે જ થાય કે જ્યારે આપણે આપણી માનવ ભાષા છે એવું આપણી સાંભળવામાં આવે અને આપણે અંદર એ રીતે ઠરેલા હોઈએ તો બધા ધર્મો આ જ કે છે કે નહીં હિસ સાહેબે શું કહ્યું આ વાત કહ્યું આ વાત કરી તો યહુદીમાં ધર્મમાં શું છે આ છે જાણતા નથી પરંતુ સાહેબો થઈ ગયા અમે જ અમે છીએ તો ભગવાનને ઓળખાશો નહીં તો નહીં ઓળખી શકો એ તો બધા ધર્મોમાં છે આપણે ત્યાં દરેક જગાએ છે શું આપણે ઈસ્લામમાં જોઈએ સુંદર ઈદ ત્યાં હરીશભાઈ નો કામ કરે છે ને લાલો લાલાભાઈ શું નામે એનું રફિક રફિક મોહમ્મદ રફિક આજે આવ્યો કાલે મને તો મેં કહું વહેલ્યા તારું તું રમઝાન આવ્યું રમાદાન કે છે પાછા એટલે રમઝાન તું શું સમજો તારે સમજવું છે રમઝાન એટલે કે એમનો બહુ પવિત્ર મહિનો કહેવાય જેવો આપણો શ્રાવણ મહિનો એમનો રમજાન મહિનો તો એમાં કે આ અલ્લાહ રમણતા કરી રહ્યા છે રમજાન કહેવાય અને એમને આપણે આપણી એ રમણતામ રહ્યા કરીએ કારણ કે બહુ તપ કર્યું ને મહિનો આખો મહિનો ખાસું તપ કર્યું અને ગરમી બહુ થાય ને એટલે ઠંડી પણ શું કરે કચરો સાફ કરવા માટે રમઝાન એને પછી ધીમે રીને સમજાવ્યું એને કે આ વસ્તુ સમજાવ્યું એટલે આ બધા ધર્મો એક જ વાત છે બીજી કોઈ જ વાત નથી હોવા પણ છું એ ખબર નહીં એની જ માં છે બધી આપણું અક્રમ વિજ્ઞાન આપણને આ જ છે આપણને બહુ સુંદર અને દાદા ભગવાન કીર્તન ભક્તિ વૈજ્ઞાનિક દાદા ભગવાન બોલતા જ એને સમજસ ને માનતા જીસસ આવશે જ એને ખ્યાલ આવ્યો તો બોલતા આવ્યો પ્રેમલક્ષણ થઈ ગઈ ને આપણી દાદાજી આજે સ્વ છે હું મારું પોતાનું સ્વરૂપ એટલે એ આખી જે દિવ્યતા જે બહાર લાવવી જોઈએ શબ્દ દ્વારા એમાં લુસીબેન ઘૂંસવાય છે ના એનો વાંધો નથી પણ તમારે જે રીતે તમારી જે સમજણ વાંધો નથી તમારો અનુભવ છે જ કહું બધું સમજાવ્યું તમે તો સાહિત્ય સ્વરૂપે ભગવાન ને શોધે છે ડૂંડે છે એમની ભક્તિ કરે છે બધું સ્વરૂપ જે છે તે જ્ઞાની સ્વરૂપ એક એક વાત છે કે એમની નજરોમાં એમની દ્રષ્ટિમાં કોઈ પણ ધર્મ હોય કોઈ પણ હોય કોઈ પણ માન્યતાનું હોય એ બધા સમય ગયેલા હોય છે એમની દ્રષ્ટિમાં એમને સમાવું નથી પડતું એમને ઓટોમેટિકલી સમય ગયેલા છે એવું જ્ઞાની પુરુષનું સ્ટેટ છે આખું એ સ્ટેટ એટલા માટે એને ભગવાનનું સીધું જ પરમાત્મા સ્વરૂપે આપણને ભગવાન ઓળખાય એવી રીતે આ દેહ સાથેનું એમનું સ્ટેટ છે શરીર સાથેનું એટલે આખી શરીર એ પ્રેમ મૂર્તિ બની ગઈ છે એવી રીતે જ્ઞાની પુરુષને સમજ એટલે કોઈને એમ ના લાગે કે જ્ઞાની પુરુષ એટલે કે આપણે જુદા એવું નહીં સમજાયું એ સમજાય કે પ્રેમ લક્ષણ ભક્તિ એટલે આપણા બધામાં એનું એ છે સ્વરૂપ તો એમનું આપણું સ્વરૂપ એક જ છે સ્વરૂપ એ પરસ્વરૂપ એટલે શરીર સ્વરૂપ નહીં પણ સ્વ સ્વરૂપ એટલે ભગવત સ્વરૂપ આ રીતે ચાલો આજે બધાને મારા ખૂબ આશીર્વાદ છે આ શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે શ્રાવણ સુદ એકમ હમ એકમ બે બાજુ દાદાએ વાત કરી છે કાં તો આ વ્યવહારમાં એકડો મંડી ગયો છે એની તો ભાંજગળો છે આ બધી શું કહ્યું વ્યવહારમાં એકડો મંડી ગયો છે એની ભાંજગળ છે એટલે હવે બુદ્ધિબહેનના સામ્રાજ્યમાં આપણે મીડું થઈ જઈએ તો બહુ સારું કે છે મીડ્યું હોય પછી કશું આવે નહીં પૂછી તો કે બે બાજુ ની વાત કરી દાદા તો દાદાની વાત એવી છે કામ લાગે નહીં એક બાજુ સમજાયું શૂન્ય નહીં કિંમત કહી અને એકડા નહીં કહી અને સરિબહેને એવી વાત કરી કે એકડા વગરના એમને તો આનંદ આવે છે કે જાત જાતનું ખોરી કાઢે છે અત્યાર તો જાત જાતનું એટલે આજના દિવસે આપણે બધાને બહુ આશીર્વાદ છે સાડા દસ થયા છે આપણી પાસે એક ગુણસાન છે તે આપણે એમાંથી ડૉક્ટર શૈલેષ આનંદજી પાસે એમના અનુભવો જોઈએ તે આપણે જ્યાં જ્યાં અનુભવ થયા કહો ત્યાં બે સાહીઠ દિવસ જઈને આવ્યા એ ત્યારે કહો જય સચિ જય સચિદાન દાદાજી પહેલામાં પહેલું તો શૈલેષને હંમેશા એક પ્રાર્થના પહેલી જ આવતી હતી હે દાદા ભગવાન હે કનુ દાદાજી આપ નિરંતર સાથે હાજર રહેજો આપનું અખંડ સાનિધ્ય શૈલેષને અને સર્વને સત્સંગ સ્વાધ્યાય કરાવજો આટલી દાદાજી બરોબર પ્રાર્થના મુકાતી અને કઈક જુદો જ અનુભવ ચાલુ થઈ જતો બધા માટે એક જ પ્રાર્થના છે દાદા ભગવાન શબ્દ છે કે સૌથી મોટો થતો હતો કે નીકળીએ નિયમિત રૂપે એટલે તરત જ આ ગોઠવણી પહેલી જ આવીને ઉભી રહેતી હતી અનિવાર્યપણે કોઈને એમ પણ લાગતું હોય કે આ કેમ પણ અનુભવ એટલો બધો સરસ થતો હતો દાદાજી કે પછી આખું એમ લાગે કે જાણે મને પોતાની અંદર દાદાની ચેતનતાનો આ જે વ્યવહાર જ્યાં જે સામે આવ્યો એ નિર્જરતા વ્યવહારમાં ચેતન સ્વરૂપ દાદાનો થોડો થોડો અનુભવ થવા માંડ્યો હતો ને રહેશો બહુ સારું કહેવાય આ અનુભવ કરવાનો છે આપણે આપણો આ પાવર ભરી રહેલો ખાલી થતો જાય છે જ ખબર પડે બહુ મોટું થઈ ગયું આપણને હોયે કોણ કોણ ગયું તું સાથે આમાંથી છે આપડે આવે છે અમે અમેરિકા ખાતે ત્રણ હતા શરૂઆતમાં હું ને દીપક આનંદજી પહેલાં ગયા હતા પછી બિહારી આનંદજી ગુરુ પછી કેનેડા હતા પહેલાંને જોઈન્ટ થયા અને હવે મિનેશ આનંદજી પણ અમેરિકા છે એટલે ચાર જણ ચાર આપતા અમેરિકા ખાતેનું નિમિત્ત થયું કેનેડામાં અમે ગુરુપૂર્ણિમા પર પાંચ ભેગા થયા હતા ભરત આનંદજી મિનેશ આનંદજી ઓલરેડી ત્યાં હતા અને હું દીપક આનંદજી અને બિહારી આનંદજી બિહારી આનંદજી અહીંથી કેનેડા ગયા હતા અને અમે બે અમેરિકાથી આવ્યા હતા તો આ વ્યવસ્થિતના આધીન આ યાત્રા ચાલુ થાય છે પણ આ દાદાજીએ આખા ચોવીસ તીર્થંકરોનું સનાતન વિજ્ઞાન જે આપણને એકદમ સરળ રીતે આપ્યું રિલેટિવ અને રિયલ બે જ શબ્દમાં જે આપ્યું છે જેને જૂની ભાષામાં વ્યવહાર અને નિશ્ચય કયો પણ અનુભવમાં આવે કે ભાઈ આ વ્યવહાર ચાલી રહ્યો છે વ્યવસ્થિતના આધીન અને તદ્દન છૂટો જ છે અને હું શુદ્ધાર્થમાં છું અને અંદર નિરંતર એવું રહે કે પહેલાંમાં પહેલો તો મારો ઉપયોગ સ્વસ્વભાવમાં સ્થિર રહેવો ઘટશે જેટલો સ્થિર રહેશે આ પ્રકૃતિથી જુદો અને પ્રકૃતિ ફ્લોઈંગ એટલે દાદાના આશય પ્રમાણે જેટલી રહેશે તો એ મારું પહેલું મારું મારું પુરુષાર્થ ધર્મ આ છે અને એટલા માટે મારી યાત્રા છે અને સેકન્ડ પછી એ જોવાતું હતું કે જ્યાં નિયમિત રૂપે જાય છે ત્યાં બધાને દાદાની હાજરી અનુભવાય છે વાતાવરણ થાય છે બધા પોતાના વ્યવહારના એમાંથી નીકળીને સ્વના આનંદમાં આવી જાય છે તો આપણને લાગે કે દાદા ખરેખર હાજર છે દાદા કામ કરી રહ્યા છે અને એ જ થર્મોમીટર મુકાતું હતું એકવાર હર્ષદભાઈને પણ કહેલું કે આ નવા નવા પણ ઘણા વ્યક્તિઓ પાસે જવાનું થાય આખા ગ્રુપ પણ નવા હતા મેં કહું દાદા ભગવાન આ કાળને વિશે એક જ્યારે આવે છે પરમાત્મા બધે ચારે બાજુ વાંધા વચકા અજ્ઞાન માન્યતા બધા પ્રકારનું પ્રકૃતિક અસરો વાળું વાતાવરણનું અંધારું છે એક જનું એનું યોગબળ અને ઉપયોગબળ એટલું સુંદર છે બધા અંધારા ભેગાઈને આટલા બધા દીવા પ્રગટ્યા છે ને આજે તો આટલું સુંદર વાતાવરણ પણ મેં કહું એવું કંઈક આ બધાની અંદર પ્રવેશ અનુભવ થાય લોકોને ભલે જેટલો સમય પણ તો મેં કહું મને અનુભવાય કે દાદા હજર છે એમ કરીને કારણ કે પૂતગલ પ્રકૃતિક એક ભાગ છે ચેતન આખો બીજો ભાગ છે જે પણ આવતા હોય પણ બહુ સુંદર અનુભવ થતો હતો અને દાદા જે વનનેસની વાત કરે છે અભેદતા કોઈ પણ માન્યતામાંથી આવ્યો છે કોઈ પણ બિલીફમાંથી આવ્યો છે કોઈ પણ જગ્યાએથી આવ્યો છે પણ પહેલું તો મને ભેદ ના લાગવો જોઈએ કે ભાઈ હું જુદો છું અથવા હમણાંથી તો અંદર તપાસ રહેતી કે ભાઈ મને ભેદ નથી પડતો ને તો પછી એમને મારી જોડે એટલે કે આ દાદા જોડે અભેદ પ્રેમે જોડાય અને એવા ઘણા બધા અનુભવ થયા સુરેશભાઈ એક જગ્યાએ હાજર હતા જૈન સમાજને સામાન્ય રીતે જલ્દી પેશવા દે નહીં ને ભૂતકાળમાં જલ્દી પેશવા દીધા નહોતા કે આ તો દાદાવાળા છે કે એમાં આપણી પણ ભૂલ છે મહાત્માઓની પણ અમારી પણ ભૂલ છે કે ભાઈ અમે દાદાવાળા એવું એમને પ્રોજેકશન થવું જોઈએ પણ હવે ધીમે ધીમે પ્રેમથી બોલાવવા માંડ્યા ત્યારે લોકોને ખૂબ આનંદ આવ્યો હતો અને લોકોએ કહ્યું કે ના તો સિદ્ધાંત જ છે સિદ્ધાંત શબ્દ બોલ્યા કે આ સિદ્ધાંત જ છે એટલે દાદાએ પણ એ જ કહ્યું કે આ ત્રિકાળ પ્રમાણિત આખો જે સિદ્ધાંત છે તો મારા અનુભવમાં ધીમે ધીમે આવતો હતો અને જ્યાં જતા ત્યાં થર્મોમીટર રૂપે મૂકાતું હતું કે ભાઈ આમાં બધાને અનુભવ થાય છે પોતાના વ્યવહારને એમાંથી દાદાએ બે વાત કરી મને આ વાત થઈ હમણાં જે કનુદાદાજી કીધું એના પરથી હું હંમેશા એક વસ્તુ જોયા કરું અમે પાંચ વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયામાં હતા કનું દાદાજી આવી રીતે મને કહ્યું હતું જતાં જતાં કે આજે તમે સત્સંગ કરજો હવે ગયા દાદાજી બેઠા હતા અને એક ચાઇનીઝ કપલ આવ્યું ભણેલું ગણેલું હતું અને થોડી વાત શરૂ થઈ એટલે શૈલેષભાઈ મુંઝાવા માંડ્યા કે આવની જોડે વાત કેવી રીતે કરીશું પ્રકૃતિમાં આવ્યું દાદાજી વાત ચાલુ કરી પહેલાં એને કહ્યું કે તમે તમારું આમાં શું સારું છે બહુ બહુ અને સ્ટડી હતો એમનું થોડું સાંભળ્યું આવી જ રીતે સદભાવનાની વાત કરી એમાંથી દાદાજીએ રિલેટિવ બુદ્ધા અને રિયલ બુદ્ધા કરીને વ્યવહાર અને નિશ્ચય નિશ્ચય શબ્દ નથી વાપર્યો પણ વ્યવહાર એટલે આ ઇન્ટોરેક્ટિવ ડીલિંગ માઇન્ડ બોડી સ્પીચ અને આ બધા સાથે એમાં કેવી રીતે ડિવિનિટી શબ્દ વાપર્યો દાદાજીએ હ્યુમેનિટી અને ડિવિનિટીવાળો વ્યવહાર થાય અને પછી રિયલ બુદ્ધાની વાત કરી કે જે પરમાનન્ટ હોય કે જે દાદાએ આજે હું છે કરીને સમજાવ્યું એટલે વિતરાગોનો જે આખો માર્ગ છે કે આ મનવાણી કાયા સાથે છે એનો વ્યવહાર ભાગ અંદરને બહાર જે ચાલી રહ્યો છે એમાં સરખાપણું આવે દાદા કહે છે એટલે માનવતાવાળું સવડાપણું આવે કે જેથી કરીને પહેલી તો એને વ્યવહારમાં શાંતિ સુખ અને શાંતિ થાય તો જ દાદા કહે છે અંદર અજવાળું કંઈક ખુલ્લું થશે કર્મના બોજા એણે ભારે શબ્દ વાપર્યો નથી દાદાજીએ પણ ઇન્ડાયરેક્ટલી એટલો મોટો પ્રયોગ આપ્યો છે કે પરિણામ જેમ જેમ સમજાય તેમ અહો અહો અહો અહો થાય કે આ સાદી ભાષામાં એકદમ સાદી ભાષા કે એક નાની અમથી પડીકીમાં શું અદ્ભુત એમણે કામ કર્યું છે એમ આપણને વિજ્ઞાનથી સમજાય અને શૈલેષભાઈની તો પ્રકૃતિ એવી એટલે જ્યાં પછી ભણેલા ગણેલા હોય ત્યારે થોડું કોરિનેટ કરી આપે કે વાત સાદી સીધી છે પણ જરાક સમજો તો ગહનતા અત્યંત સરળ રીતે પરિણામ પામે એવી રીતે આવી ગઈ છે અંદર બાકી પરિણામ પામતું નથી કારણ કે ધર્મની એક વ્યાખ્યા બધા જ બહુ પ્રયત્નો કરે પણ પરિણામ પામતું નથી અને દાદા કહે છે પરિણામ પામે એનું નામ જ જ્ઞાન પરિણામ પામે એનું નામ જ સમજણ તો આ બહુ સુંદર રીતે આવે એટલે આ હું જોયા કરું કે દાદાજી પાસે કે અહીંયા જે અટકે અને સમજાય કે ગૌતમ સ્વામીને જ્યારે મહાવીર સ્વામી આજ્ઞા કરે છે કે આપ જાઓ અથવા એમની જ હાજરીમાં બધા સાધુઓને બધા જાય છે એમાં મહાવીરનું મહાવીર વિતરાક છે પણ કામ શું કરે છે તો મહાવીરપણું કામ કરે છે પોતાની જે દશા છે ને એમની હાજરીથી પહેલાં તો નિમિત્ત છે એવી જ રીતે આજે અમે અનુભવીએ પણ છે ને પ્રાર્થના પણ સતત છે કે વિતરાક પરમાત્મા હાજર છે વિતરાકપણું છે બળ છે મને શાસનની બહુ સરસ વ્યાખ્યા અંદર સમજ એક પડેલી કે શાસન એટલે છું તો કે એ પુરુષનું પરમાત્માપણાનો આખો પ્રયોગ જે અમને અનુભવ સ્વરૂપે ખુલ્લો થયો એના પરિણામો જેટલે જેટલે અંશે જે જે જે જ્યાં જ્યાં પણ પરિણમે અનુભવાય સમજી શકાય અને પરિણામ પામી શકાય બધું શાસન છે એમ કરીને તો એ શાસનમાં આ તો નિમિત્ત રૂપે અને બીજી વાત બહુ સરસ સમજાય ને હું તો વારે વારે હમણાંના અક્રમ બહુ જ સુંદર આવે છે અમદાવાદમાં પ્રશ્ન પણ પૂછાયેલો કનુદાદાજીએ કહ્યું હશે પુષ્પાબેનને કે વ્યવહારમાં આપણે ભૂસાઈ જઈશું તારે કામ થશે એટલે એમણે પૂછ્યું ભૂસાઈ જવું એટલે શું એટલે મેં કહું કે મને એવું સમજાય છે કે વ્યવહાર તો મનવાણી કાચ એટલે સુંદર રીતે ચાલતો જ રહેશે પણ એમાં ખાલી થતાં હું ભાગ જેટલો ભૂસાઈ ગયો અથવા જ્યારે સંપૂર્ણ નિશેષ થઈ જશે ત્યારે બંને પોતપોતાની રીતે સુંદર કામ કરશે અથવા ત્યારે વિતરાકતાનો અનુભવ પરમાત્મા સ્વરૂપનો આપણને થશે ધીમે ધીમે ચેતનતાનો વધતો જશે કારણ કે આની જોડે જ હમણાંના એક અક્રમમાં સુંદર વાંચ્યું ઉદાસીનતાની વાત દાદાજી કરે છે રિલેટિવ અને રિયલ તો કે ઉદાસીનતા એટલે આપણે બધા જે સમજીએ જુદી જુદી એવું નથી કહે છે દાદાજીએ છેલ્લે બહુ સરસ કહ્યું કે રિલેટિવ અને રિયલ બંને પેરેલ અને બેલન્સ એ ખરી ઉદાસીનતા છે અને આ વાક્ય શૈલેષને દાદાજીએ જ્ઞાન મળ્યા અઠવાડિયા દસ દિવસમાં નિમિત્ત રૂપે નીકળેલું કે શૈલેષ રિલેટિવ અને રિયલ બંને પેરેલ અને બેલન્સ રહેવા જોઈએ એટલે પછી દાદાજી આગળ કહે છે કે વ્યવહારમાં કશું બગડે નહીં એટલે કોઈને અડચણ પડે નહીં કોઈને તકલીફ પડે નહીં એવી રીતે બેલેન્સ નિશ્ચય એકલો પણ વધી જશે તો વ્યવહાર પેલો થઈ જશે વ્યવહાર એકલો વધી જશે તો નિશ્ચય ઢંકાઈ જશે બંને સમાંતરે તો એ અનુભવ થાય છે તો આ યાત્રામાં તો ઘણા બધા અનુભવો થયા કે આ જ્યાં જ્યાં જાય તે એક જ પ્રાર્થના કે આ સમય ક્ષણ આવનારાની પણ દરેક ને મિનિટો મહત્ત્વની છે કેટલા બધા સંજોગો ભેળા થાય છે ત્યારે ત્યાં આવી શકે છે કેટલા બધા તો હે દાદા ભગવાન હે વિતરાગ પરમાત્મા એ કનુદાદાજી કૃપા કરજો કે આ ક્ષણો અને આ શ્વાસ એના જીવનમાં ખૂબ અત્યંત મહત્ત્વના બની જાય કે આ ભવો ભાવની ભ્રમણામાં કંઈક એની અંદર એવું કાર્યકારી થઈ જાય કે આખો એનો ફાંટો આ જળને ચેતન રિલેટિવને રિયલના સાંધાવાળા સંજોગમાં એ ચેતનતા તરફ દ્રષ્ટિ આખી વળે એની અને હંમેશા વ્યવહાર પહેલાં તો એનો વ્યવહારમાં શાંતિ થાય ત્યાંથી જ વળે છે દાદાજીએ કહ્યું પણ એક અંદર એને હું છું દાદાજી કહે છે કે આ પરિવર્તનશીલ બદલાવતા ભાગમાં એટલે કે રિલેટિવમાં જે કાયમું છે મારું એ શું છે એ ભણી નજર જાય અને ભાવનામાં આવે કે જ્ઞાની પુરુષ મને મળે જ્ઞાન મળે કંઈ થાય તો આ રિલેટિવ અને રિયલને એ વિષય જે આખું બહુ અદ્ભુત માર્ગ જ્ઞાની પુરુષ દ્વારા ખુલ્લો થયો અને એ જ કેવળ જ્ઞાન સુધીનો પ્રયોગ છે આપણા બધાનો એનું મનવાણીકાનું નિમિત્ત પણ જે પણ કંઈ પ્રમાણે હોય પણ વ્યવહાર અને નિશ્ચયની ધારા નોખી જ અનુભવાય એ મારી બીજી પ્રાર્થના રહેતી કે હું મેં દાદાજીને પણ પૂછ્યું છે દાદાજી ભાઈ સાંભળ્યું પણ છે અને મારી નિરંતર પ્રાર્થના રહે છે કે જ્ઞાની પુરુષને અને પરમાત્માને વિતરાગને જેવી રીતે રિલેટિવને મનવાણી કાયાની વ્યવહાર ધારા અને ચેતનની પોતાની સ્વસ્વભાવની નિશ્ચય ધારા નિરંતર નોખી વર્તે છે એવી હે દાદા ભગવાન અમને વર્તે જે પણ થોડી ઘણી વધતી વધતી એવું અમારું નક્કી પણ એટલે નિશ્ચય એવી જાગૃતિ એવો પુરુષાર્થ અને એવી વિજ્ઞાન દ્રષ્ટિ આપો અમને તો એ પ્રમાણે આખો પ્રયોગ સુંદર આગળ ચાલે ને એક વધુને વધુ સમજાતું જાય છે કે એક એક વાક્યમાં એટલું બધું અદ્ભુત વિજ્ઞાન છે એક એક વાક્યમાં કે જ્યારે દાદાજી જે બોલ્યા છે કે જ્યારે વર્લ્ડ આની રિસર્ચ કરશે ત્યારે આફરીન થઈ જશે એક એક વાક્યની એક એક વાક્યમાં કોઈ પણ એક વાક્ય દાદાજીનું લઈએ એટલે મને તો એમ સમજાતું જાય કે આ તો નિમિત્ત જે આવે છે પણ સત્સંગ આપણે જીવી જાણીએ એટલે કે પ્રયોગ સ્વરૂપે અંદર ફાઇલ એકના કોન્ટેક્સમાં એક એક વાક્ય મારું મૂકાતું જાય જેટલું જેટલું પહેલું સમજાય છે જાગૃતિ ઉત્પન્ન થાય છે પછી ધીમે ધીમે અનુભવ થોડો થોડો કરીને ખુલ્લો થાય છે તો કે એક એક વાક્ય એટલા બધા અદભુત છે દાદાજીના અને જેમ જેમ જવાનું થાય છે બહાર દાદાજી એક બીજો સારો અનુભવ એવો થયો ઘણી જગ્યાએ લોકોને આ વાત નીકળે બહારમાં પણ નીકળે છે કે હું જ છું બધે વનનેસની વાત તો એ તો કે તત્વ સમજાય કદાચ પણ એ તો હોય નહીં વ્યવહારમાં તો વ્યવહાર દ્રષ્ટિથી કેવી રીતે હું છું અનુભવાય જેટલુંક શૈલેષ ને સમજાવ્યું એટલી વાત કરે છે પછી આપણે દાદાજીને જ પૂછીયે વધારે શૈલેષ ને દાદાની કૃપાથી થોડુંક એટલું સમજાવ્યું કે વ્યવહાર ને પણ જ્યાં પણ કોઈના પણ વ્યવહારમાં આવે છે જાણ્યા અજાણ્યા જે પણ વ્યવહારની ભાષા હોય એક વસ્તુ સતરત સમજાઈ ગઈ કે અહીંથી કંઈ પણ બીજાને સુખદાયી થવાનું છે તો પહેલાં મને સુખ આપે છે કંઈ પણ બીજાને દુઃખદાયી થવાનું છે તો પહેલાં મને દુઃખ આપે છે તમે નકામા છો નાલાયક છો ભૂલથી પણ ઊભું થશે તો પહેલો ધક્કો વાગ્યા વગર રહેવાનો નથી ત્યાં જ્યાં દાદાએ આપણને અભિપ્રાયને સ્પંદનોની આખી જાગૃતિ આપી આપ બહુ સારા છો કોઈનો પણ ગુણ જોવાય અને ઊભું થશે આનંદ હજી બોલતાં પહેલાં મોડું હસતું થઈ જશે તો કે આ અપેક્ષાથી હું જ્યારે જોઉં છું ત્યારે હું કોઈની સાથે વ્યવહાર કરું છું તો કે ના પહેલી અસર તો મને પડે છે માટે જગત હું જ છું આખા બધાય ધર્મોએ એમ કહ્યું કે બીજા ઉપર ઉપકાર કરો લવ ધાય નિભર બીજાની વાત કરી પણ આ વિજ્ઞાન પછી મને એમ સમજાય છે કે વ્યવહારથી પણ બીજો કોઈ છે જ નહીં હું જ છું મારું જ એક્સટેન્શન છે અને મારું જ પ્રોજેક્શન છે કારણ કે બીજાને માટે મને પ્રેમ આવે તો એને તો જે અનુભવ પછી થતા થશે પણ પહેલું મારું દિલ ભરાય છે જ્ઞાનીઓ મને સમજાય છે કે બહુ પાક્કા વૈજ્ઞાનિક હતા એ બીજાને માટે તો ભલે વર્લ્ડી ભાષામાં જીવ્યા હશે પણ ખરેખર પોતે પોતાની દ્રષ્ટિથી આખા એટલા બધા વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જીવ્યા છે કે જો મારા દિલમાં અનકન્ડિશનલ પ્રેમના બે શબ્દ નીચેની વ્યવહારની ભાષામાં જડેલા વ્યવહારથી નિશ્ચયનો પ્રેમ તો જ્યારે સમજાય ત્યારે સમજાય વિધાઉટ એની કન્ડિશન એન્ડ એક્સપેક્ટેશન એક્સપેક્ટેશન ભલે રહ્યા પણ એની જોડે જોડીને જે આવતો નથી અને કન્ડિશનલ નથી કે આમ કરો તો મારો પ્રેમ વધી જાય છે આમ એટલે દાદાએ આપણને કહ્યું ફૂલો ચડાવે તો વધી ના જાય ને ગાળો ભાંડે તો એ તો બહુ ભારે વાત છે મારે વ્યવહારમાં કેવી રીતે લાવવી તો કે આ પ્રકૃતિને હું કહું છું કે તારી વાત તું જાણે પણ આ કન્ડિશનને એક્સપેક્ટેશનવાળા તારા પરિણામ જોડે મારે જવું નથી અને પછી હું છું અને પછી આગળનો જે તાર દાદાજીએ કહ્યું માનવધર્મની જે વાત કરે છે તે સમજાય છે કે ભલે બધાએ બિલીફો ગમે એટલી હશે પણ વ્યવહાર ધર્મમાં પણ આ બેઝ આવ્યું અને હું છું પણ આ તો એક સૂત્રતા તો છે જ બધામાં જરાય જુદું નથી ને એટલો બધો આનંદ આવે છે બીજાને તો જ્યારે જે ફાયદો થતો થશે જે પણ નિમિત્ત સમજો પણ પોતાને ખૂબ ફાયદો થાય છે અને જુદા જુદા બહુ જ લોકો ભેગા થાય છે સમય પહેલાં બધી રીતે એમાં કો કેટલા થયા પાંચ સેમિનાર બેન થયા દાદાજી અમેરિકા પાંચ પાંચ થયા પાંચ બેન થયા પછી નાના નાના બીજા બે ત્રણ જુદા થયા પણ પાંચ બેન થયા શિકાગોમાં આગળથી આ મોકલા આગળથી મોકલાવો છો ને તૈયાર થઈને પછી એના માટે થાય છે અને અહીંયા સુધીરભાઈ સાહેબ જે પ્રયોગ કર્યા છે એમાં થાય છે બધું મહિનો એ કરવું જ પડે છે આનંદ આવે જાણે કે એની રીતે સહજ રીતે ના નીકળી ગયો હોય એવી થયા આ તો આ સેમિનાર બધા થયા સેમિનારોમાં પણ બે અનુભવ બહુ અદભુત થયા કે ગમે એટલા જુદા જુદા પ્રકારના હશે ઇંગ્લિશ પણ હતા ડાયવર્સ હતા ક્યાંય કોઈને અમને કે કોઈને જુદાપણું લાગ્યું નથી અને ચેતનતાનું એક જુદું જ વાતાવરણ ઊભું થઈ જાય એટલે એ લોકોને બધાને એમ થાય કે આ કંઈક જુદો આનંદ છે એમ કરીને એટલું તો બધાને વાતો તો સ્પર્શે પણ આ બે મુખ્ય વસ્તુ પાયા નહીં એટલે વર્ષો પહેલાંનો એક અનુભવ યાદ આવેલો આમાંથી કેટલાક હશે એક ભાઈ નવા સત્સંગમાં આવેલા બાબુકાકાને ત્યાં આપણે જીપીઓ પાછળ સત્સંગ થાય થોડી બેઠા પછી દાદાને કહ્યું કે દાદા મારે એક વાત કેવી છે તો કે શું તો કે ખબર નથી કેમ પણ આવા તો બહુ બધા અનુભવો દાદાની ચેતનતાથી થયા હવે એમાં વિશેષ પ્રકારે અમને બે ત્રણ ભાઈઓ એવા મળ્યા એક ભાઈ દાદાજી એવા એલેમાં અમે મળ્યા ફિલિપ ગોલ્ડબર્ગ કરીને ઇંગ્લિશ ભાઈ છે એ ભયની પાંત્રીસ વર્ષની રિસર્ચ છે પોતાની એણે એક બુક લખી છે અમેરિકન વેદા અને રિસર્ચનો એનો ટૉપિક એવો છે કે છેલ્લા પાંત્રીસ વર્ષથી એ કામ કરે છે કે છેલ્લા દોઢસો બસો વર્ષની સંસ્કૃતિમાં ત્યાંના બિટલ્સને થોરો અને ઇમરસન જે બધા જેણે કંઈ જે વિઝડમ આપ્યું એ અહીંની જ્ઞાન અહીંની સમજનું ઇન્ફ્લુઅન્સ છે એથી લીધું છે અને કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આખું ગયું છે તો આજે અમેરિકાના ઘરો ઘર સુધી ગયું છે પોઝિટિવલી એની પર દાદાજી બહુ જ સુંદર રિસર્ચ છે મારી પાસે બુક પણ આપી છે અને વિવેકાનંદથી માંડીને બધા જ એણે લઈને સ્ટડી કરીને ત્યાં જોયું કે આજે આ દાદાજી જે કહે છે કે આ અજવાળું જગતના ખૂણે ખૂણે વિજ્ઞાન સ્વરૂપે એટલે કે સમજણ સ્વરૂપે વૈજ્ઞાનિક સમજણ સ્વરૂપે પહોંચે તો બધાને સુખ અને શાંતિ મળે તો સમથિંગ ઓન પેરેલ લાઇન્સ એની રિસર્ચ છે કે અહીંથી જે અજવાળું બધાને મળ્યું અહીંયા લોકો ઘણા આવ્યા વેસ્ટનર્સ શીખ્યા જોયું અને ત્યાં લઈ ગયા અને કેવી રીતે આજે અમેરિકાના ઘરો ઘર સુધી એક યા બીજા સ્વરૂપે ભલે એમના લેવલે પહોંચ્યું એટલે આજે યોગા અને મેડિટેશન એમની ભાષામાં જેટલું પહોંચ્યું પછી અમે હસતા એમની જોડે બેઠા હતા કલાક મળ્યા પહેલેમાં મળવા આવ્યા હતા બહુ સરળ માણસ કે આ યોગા અને મેડિટેશનનો અર્થ આટલો જ કે ના ના ઘણો ઊંડો છે હું જાણું છું પણ આ લોકોને પચે એટલું ત્યાંથી લોકોએ અત્યારે આપ્યું અને એમ કરતું કરતું આગળ જઈ રહ્યું છે એટલે આપણે દાદાના સાયન્સથી એવી ભાવના કરીએ છીએ કે એમાં થોડીક આગળની સમજણ એ લોકોને મળી જાય તો એનો અર્થથી પરમાર્થ સુધી એટલે કે પરિણામ સ્વરૂપ જે જીવનમાં એમનું જીવાય એ અર્થ એમને મળી રહે અને એ જ મારી દાદા ભગવાનને પ્રાર્થના છે કે આવું ઘણું બધું જુદી જુદી ઠેકાણે ભેગું બરાબર પણ શૈલીસાનંદજી આપતા પુત્રો આપ ભારતમાં વિદેશમાં બધે ફરો એમાં અને વડીલો પણ જાય અને બધા મહાત્માઓ આપણે એક અરસપરસ આ બધામાં ખાસ તો દાદાએ કહ્યું છે કે આપણે મહાત્માઓ માટે જઈએ કારણ કે મહાત્માઓ ત્યાં બહુ દાદાનો વર્ગ મોટો છે ઘણો મોટો છે મુખ્ય અને બાકી બધી વાત કરીએ છીએ ત્યારે એમને આપણા ભારતીય દર્શન અથવા તો આ પૂર્વ દર્શન માટે જે કંઈ અભિપ્રાયો છે ને એમાં અમુક જે લોકો વિચારો કરી અને અભ્યાસ કરી અને શીખી અને ગમે તે રીતે આગળ વધ્યા હોય આ યોગ એકાગ્રતા બધા બધામાં એમાં એ લોકોને જ વાત કરી શકાય બાકી દાદા કહે છે તેમ ચામડી ના રંગમાં ફેર પડી જાય પછી બહુ મોટો ફેર પડી જાય છે એ બહુ સુંદર છે એટલે અનુભવ તો તમને કેનેડા પણ થયા ગુરુ પૂર્ણિમા બહુ સારા અનુભવ થયા ઘણા શરૂઆતમાં એમ થતું હતું કે દાદાજી નથી આવવાના દાદાજી નથી આવવાના એ ગુરુ પૂર્ણિમામાં આપણે અનુભવમાં જઈએ પહેલાં ડલાસમાં એક ચાલીસ એક વર્ષના મહાત્મા મધર એના છોકરા આગળ બોલી ગયા કે દાદાજી નહીં આવી શકે આ વખતે એટલે પહેલાં છોકરાએ સ્પોન્ટેનિયસલી કહ્યું છોકરો આઠ નવ નવ નવેક વર્ષનો જ છે મોમ દાદાજીનું સ્થૂળ બોડી આવું છે તું છોકરો એમને ડિસ્ટર્બ કરે છે દાદા તો આપણી સાથે જ હોય છે કાયમ અને આ બધાની અંદર દાદા કામ કરશે તે તું જોજેને કહે છે હવે આ પહેલાંનો એનો એક એક છોકરો કહે છે એની મમ્મીને એ જે એની અંત કુદરતીપણ છે એનું શું છે એટલે જ્યારે ભેગા થયા હતા દાદાને એ જ પ્રાર્થના મૂકી હતી કે દાદા નિરંતર અમારી સાથે એવી રીતે રહેજો કે બધાને ખૂબ અદ્ભુત અનુભવ થાય ચેતનતાનો પોતાનો જે દાદા કહે છે ને કે આપણા મનવાણી કાયા વ્યવહારની સાથે રહેતા હું શુદ્ધાર્થમાં સ્વગુણ શુદ્ધાર્થમાં છું નિરંતર આ પ્રવાહમાં હું કેવી રીતે મારા સાથે રહી શકું છું એનો ખૂબ અદ્ભુત અનુભવ થાય અને ખરેખર ખૂબ સુંદર રીતે બધાનો અનુભવ થયો એમની ભાવના હિતેશભાઈના ફેમિલીની ખૂબ જબરજસ્ત ભાવના ત્યાં કરવું એમની ભાવના એમનો પુરુષાર્થ બધી જ રીતે તન મનધનથી એ તો હતું જ અને બધાને અનુભવ છે કે નિમંત્રકોની ભાવના પ્રમાણે દાદાની હાજરીને બધાનો અનુભવ હોય છે હોય છે ને હોય છે અને પછી અમને બધાને પણ અનુભવ થયો કે દાદા આપણી સાથે જ હોય છે હંમેશા અને નિરંકાર અનુભવા એવા જ છે પણ આપણે કઈ અપેક્ષાથી કઈ રીતે દાદાને હાજર કરીએ છીએ કઈ અપેક્ષાથી અનુભવવા માગીએ છીએ તો એ મુખ્ય વસ્તુ છે દાદાજી અમારા પ્રોફેસર છે એમણે મને એ જ પ્રશ્ન પૂછ્યો કે તમે આ ટોપિક કેમ લીધો પ્રેમલક્ષણા ભક્તિ તો મેં એમને કહું કે મને પ્રેમ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષ મને મળ્યા કારણ કે હું ક્રિશ્ચિયન છું લવધાય નેભરને એ બધી વાતો બધું બાઇબલમાં ખૂબ બધી સાંભળેલી બીજા ધર્મ પ્રેમની બધી બહુ વાતો સાંભળેલી પણ હું કઈ સાચો પ્રેમ દિવ્ય પ્રેમ કોને કહેવાય એ તો મને જ્યારે મેં કહેવાય દાદાજી જ્ઞાની પુરુષ મને મળ્યા એ જ્ઞાની પુરુષ જેમને આત્મજ્ઞાન હોય છે મેં કે એમને જ જ્ઞાની પુરુષ કહેવાય શાસ્ત્રો વાંચેલા પુસ્તક એ જ્ઞાની ના કહેવાય એ સંસારી જ્ઞાને કહેવાય પંડિતો કહેવાય એને પુસ્તકો વાંચીને પંડિતો કહેવાય પોતી પડી પડી જગમૂં પંડિત હોવાના કોઈ કબીર જે કહું તે પણ જે આત્મજ્ઞાન જેનો આત્મા સંપૂર્ણપૂરો પ્રકાશિત થઈ ગયો છે અને આખું શરીર એમનું જે બોડી એટલું પ્યોર બની જાય છે અને મંદિર બની જાય છે એટલે આખું દેહ મંદિર બની જાય છે અને પરમાત્મા પ્રગટ થાય એ પરમાત્મા પછી બધા જ્યારે હાજર હોય છે ત્યારે કોઈ પણ ધર્મનો કોઈ પણ ઉંમરનો કોઈ પણ ભણેલો કે અભણ ગમે તે વ્યક્તિ બધા બેસે છે તો બધામાં મેં કોઈ જે અભેદતાનું વાતાવરણ દેખાય છે તે મને અહીંયા દેખાયું અને એટલા માટે મેં આ ટોપિક પસંદ કરેલો છે એવું મેં દાદાજી હા અને પછી મેં એમને કહ્યું આપણે જે સ્ત્રી અને પુરુષની વાતો કરીએ છે પણ દાદાજીના જ્ઞાન પછી મને ખબર પડી કે પ્રકૃતિ એ સ્ત્રી છે અને પરમાત્મા જે આત્મા છે એ પુરુષ છે અને પુરુષ અને પ્રકૃતિનો એ બેનો જે સંબંધ છે એ સંબંધ જ્યારે જ્ઞાની પુરુષ પરમાણુ છૂટા પાડી આપે છે જ્ઞાનવિધિની અંદર અને આ પ્રકૃતિનો આ ભાગ છે અને આ આત્માનો આ ભાગ છે અને એની વચ્ચે ડિમાર્કેશન લાઈન નાખી દે છે અને પછી ક્યારેય ભેગા થતા નથી અને ત્યારે બીજા જ દિવસથી સવારથી અનુભવ થાય છે અને અમને મેં કહ્યું અમને આ લુસીબહેનને મેમ એ જ વાત કરે આ લુસીબેન હું એમને મારા નેબર માનું છું એમ મેં કહ્યું એમને કારણ કે અત્યાર સુધી હું એમ જ માનતી હતી કે હું જ લુસી છું પણ જ્યારે મને જ્ઞાની પુરુષ મળ્યા મેં કહ્યું દાદાજી પણ મેં જ્ઞાની પુરુષ આત્મ પુરુષ મને મળ્યા અને એમણે જ્યારે એમના તરફથી મને અનુભવ થયો કારણ કે હું બધી બહુ દુકાનોમાં ફરી મને હું અમે હું એને દુકાન કહું છું કે આ ધર્મની દુકાન પેલા અધર્મની દુકાન પેલા સંપ્રદાયની બધી દુકાનોમાં ફરી પણ આ એક એવી દુકાન મને મળી કે જેમાં મને રિયલ ને રિલેટિવ શું કહેવાય વ્યવહાર નિશ્ચય શું કહેવાય નિશ્ચય નિશ્ચય તો બહુ બોલ્યા પણ નિશ્ચય શું એ જ ખબર બઉ આનંદ થયો પછી મને કે છે કે તમે લખવાની બહુ સરસ તમારો ટોપિક છે પંદર કલાક બરોબર જમા કે નહી જગત ને બઉ ઉપયોગી થાય એવી વાતો છે બધી આમાં વ્યવહાર નથી સમજાતો બરોબર વ્યવહાર બરોબર એક્ઝેક્ટ ફિટ કરી દો જ્યાં સુધી આપણે આપણા વ્યવહારમાંથી બે વસ્તુ જોડે ને જોડે છે પરંતુ આ વ્યતિરે ગુણ જ બધું તકલીફ કરે છે હવે આપણે તો બધા મહાત્મા સમજી ગયા છે શાસ્ત્રોની ભાષા ના લેતા સમજીએ કે આ બેટરીનો પાવર પૂરા પછી બેટરી પડી રહેશે પાવર નથી જ રહેતો ઉતરે જ છે એ તો એને ચાર્જ કરવી જ પડે છે ચાર્જ કરવી પડે છે એટલે હવે આપણે આપણે આપણા વ્યવહારને નિશ્ચયથી ચાર્જ કોઈદાળો ના કરીએ નહીં કરીએ ના કરીએ પરંતુ આજ્ઞાધર્મથી તમે કરી શકો આપણે એ બધો પાકો કર્યો હતો એટલે એ પાકા એ બધી નીકળતી જતી જાય બધી આપણી તારે વ્યવહાર એના સ્વરૂપ આવે નહી તો આવી શકે નહીં એવું જ છે સાહેબ એ તો આવી શકે જ વ્યવહારો સમજાયું એટલે તમે લાયા છો ખરા પોતા લાગવું પડે છે ચિત્ત એટલે આપડે બોલીએ છીએ ચિત્ત વૃત્તિ પરંતુ વ્યવહાર આપણા બધા શાસ્ત્રિયો સાહિત્યકારો વિચારકો બધા જ મનોને મનોવૃત્તિ એવું કે છે હકીકત માં અહીંયા પણ આટલો ભેદ પડે તો બઉ સારું છે સમજાયું એટલે વૃત્ત શબ્દ ઘણો મોટો છે વૃત્ત એટલે વર્તવું વર્તવું એટલે શું કે હોવું શું હા પરંતુ હોવું જાણતા નથી ને આપણે તો કારણ કે આપણે થવાના શોખીન બધા પછી વર્તન જો વ્યવસ્થિત ને આધીન છે તો અંદર ઉભા થતા પરિણામો એ પાછા વ્યવસ્થિત છે વર્તન કોઈ દિવસે વ્યવસ્થિત ને અધિન ના હોય એ વર્તન તમે પ્રકૃતિના વર્તન ને કહો છો હા પ્રાકૃતિક ખ્યાલ આવ વર્તન ને કુદરતીપણા વાળું હોવા પણ કુદરતીપણે શું કયું પછી આ બધા સહજપણે બધી સરળ પછી આ ભેદ સમજાવીએ તો થઈ ગયો નિશ્ચય પૂર્વક નો વ્યવહાર થાય છે એટલે બરોબર છે તમારા નિશ્ચય ને સાબુત કરતો જતો જાય એ વ્યવહાર જ કામ એ આજ્ઞા ધર્મ ના બની શકે જ્યાં સુધી આપણો નિશ્ચય પૂરેલો છે ને તે બધો આપણને ના રખાવે એટલે એ બધો વચ્ચેનો ગુણ બધો નીકળી જ બધો જાય ખાલી થતો જતો જાય બધો તારે બધું ધીમે ધીમે આવે અને બધાને અનુભવ થાય છે જ મહાત્માઓને દરેક ને પોતાને થાય બધી રીતે દરેક ના મન વચ્ચે પ્રમાણે થાય જ અને છેલ્લું વર્તનમાં સામેના દુઃખ થયું તો તેનું પ્રતિકમણ આવશ્યક છે તો કુદરતી જ છે આપણને ખબર પડવી જોઈએ ખબર ના પડે તો શું કરીએ ખબર પડવી જોઈએ પેલી તો હર પડે ખરી તો હતા પડે આપણે બોલીએ નહીં ને અંદર હોય તોય પડે તો હંમેશા આ તો બહુ મોટું એટલું બધું પહાર આવું છે જબરજસ્ત એના સ્પંદ એટલા બધા નીકળે છે પાર વગર નીકળે છે સમજ્યું એટલે મોટા મોટું પારાઓ છે આ માણસ છે મોટો માણસ આખા બ્રહ્માંડમાં આટલું નાનું પ્રાણી છે પણ બધે અસર પહોંચાડી શકે છે સમજાયું એટલે હવે આપણે આ છેલ્લો સ્વાદ લઈ લઈએ કીર્તન ભક્તિ નો બધા તો કોણ બોલાવાનું છે કનુ કનુભાઈ કનુભાઈ બોલાતી તો ધમધમાવો બરોબર જોરથી છેલ્લી દસ મિનિટ પક્કા થોડુંક નહીં ચલો જવા દો જય સચિદાનંદ હો દાદા ભગવાનના હસીમ જય જય કરાદા ભગવાનના હસીમ જય જયકાર હો દા ભ ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન હસીમ જય જયકાર હો દાદા ભગવાન હસીમ જય જયકાર હો દા ભગવાન અસીમ જય જય કર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવા ના સિિમ જય જયકાર હો દા ભગવા ના સિિમ જય જયકાર હો દા ભગવાન ના સિિંહ જય જયકાર હો દા ભગવા નાસિંહ જય જયકાર હો સિમ જય જયકાર હો દા ભગવા ના શિમ જય જયકાર હો દા ભગવા ના સિંહ જય જયકાર હો દા ભગવાન ના સિંમ જય જયકાર કાર હો દા ભ ભગવા ના જય જયકાર હો દા ભગવા નાસિમ જય જયકાર હો દાધા ભગવાન નાસિમ જય જયકાર હો દા ભગવા Oh, oh, oh.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 અસિમ જય જયકાર હો ભગવાનના અસિમ જય જયકાર હો ભગવાન ના અસિમ જય જયકાર હો ભગવાન ના અસિમ જય જયકાર હો જય જયકાર હો દા ભગવા ના સિમ જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો રાધા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો રાધા ભગવાન ના શિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર ભવ ના અશિ જય જયકાર હો દાદા ભગવાન ના શિમ જય જયકાર હો રાધા ભગવાન ના જય જયકાર હો દાદા ભગવાન નાશિમજ જયકાર હો રાધા ભગવાન ના શિવ જય જયકાર હો રાધા ભગવાન ના શિમ જય જયકાર હો રાધા ભગવાન ના શિવ જય જયકાર હો રાધા ભગવાન ના શિવ જય જયકાર હોધા ભગવાન ના શિવ જય જયકાર હો રાધા ભગવાન ના શિવ જય જયકાર હો રાધા ભગવાન ભગવાન નાશિમ જય જયકાર હો દાદા ભગવાન નાસિ જય જયકાર હો દાદા ભગવાન નાશિમ જય જયકાર હો દાદા ભગવાન નાસિ જય જયકાર હો રાધા ભગવાન નાસિમ જય જયકાર હો દાદા ભગવાન નાશિમ જય જયકાર દાદા ભગવાન નાશિમ જય જયકાર હો દાદા ભગવાન ના જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાસીમ જયકાર હો રાધા ભગવાસીમ જયકાર રાધા ભગવાન અસીમ જય જયકાર હોધા ભગવાન હસીમ જયકાર રાધા ભગવાન ના સિંમ જય જયકાર રાધા ભગવાન સિંહ જય જયકાર રાધા ભગવાન ના સિંહ જય જયકાર હો રાધા ભગવાના સિંહ જય જયકાર રાધા ભગવાન નાચકાર હોધા ભગવાન જયકાર દાદા ભગવાન નાચકાર હો ભગવાન જય જયકાર રા દાદા ભગવાન નાચ જયકાર હો ભગવાન જયકાર ભગવા નાચ જય જયકાર હો दादा भगवान ना असीम जय जयकारो दादा भगवान ना जय हो जय हो जय हो असीम जय जयकारो दादा भगवान ना असीम जय जयकारो दादा भगवान ना शिव जय जयकारो दादा भगवान ना सिंह जय जयकारो दादा भगवान ना असीम जय जयकारो दादा भगवान ना असीम जय जयकारो दादा भगवान શિવ જયકાર હો દાદા ભગવાન શિવ જયકાર દા ભગવાન નાથ શિવ જયકાર હો દાદા ભગવાન શિવ જયકાર દા ભગવાન નાથ શિવ જયકાર હો દાદા ભગવાન શિવ જયકાર બના ભગવાના કાર હો રાા ભગવાિ જયકાર રાધા ભગવાન ના શિવ જયકાર હો રાધા ભગવાન ના સિંહ જયકાર દાદા ભગવાન ના શિમ જયકાર હો ભગવાન સિંહ જયકાર રા ભગવાન ના ચિમ જયકાર રા ભગવાન જયકાર રાધા ભગવાન ના શિવ જયકાર હો ભગવાન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 da bhagwan na sim jai jai kar ho da bhagwan na sim jai jai kar ho da bhagwan na sim jai jai kar ho da bhagwan na રાધા ભગવાન રાકાર રાધા ભગવાન રાધા ભગવાન રાકાર રાધા ભગવાન રાધા ભગવાન રાકાર હોધા ભગવાન જયકાર રાધા ભગવાન છિય જયકાર હોધા ભગવાન જયકાર રાધા ભગવાન જયકાર હોધા ભગવાન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 શિંદે લા શિય લેકાર હોદા ભગવાય કાર હોધા ભગવાના તું જયાર ભગવા જય ભગવાન ના શિવ જયકાર દાદા ભગવાન ના શિવ જયકાર દાદા ભગવાન ના શિવ જયકાર દાદા ભગવાન ના શિવ જયકાર રા જગવા શિવ જયકાર દાદા ભગવાન ના શિવ જયકાર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 શિવ જય જય જય સચો દાહો દા સુરવીર તારે લાવજો સુરવીર તારે લાવજો કાયર બનો ના કોઈ દેશ કાયર બનો ના કોઈ દેશ કષ્ટો સદા કમ પાજો સદા સિંહ ના સંતાન ને સિંહ ના સંતાન ને શિયાળ તે શું કરી શકે શિયાળ તે શું કરી શકે મરણાંત સંકટ મેટકે જગતભર ના સંત પુરુષો નું યોગ બળ જગતભર ના સંત પુરુષો નું યોગ બળ જગતભર ના સંત પુરુષો નું યોગ બળ જગતભર ના સત પુરુષો નું યોગ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાન નું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ ના જીવ માત્ર નો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ નું નિમિત્ત બનવાની કલ્યાણ જીવો સમસ્ત વિશ્વ ના જીવો સુખ અને શાંતિ ને પામો સુખ અને શાંતિ ને પામો સમસ્ત વિશ્વ જીવો સમસ્ત વિશ્વ જીવો મોક્ષ પામો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જય સચિદાનંદ સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ